સાત પેઢી સુધી રાખે ના રાખે નિર્ભરતા બધા ઇન્ડિયા નાખું એનો અર્થ એવો થયો કે આપણે સાત પડીનું એટેચમેન્ટ ના રાખવું જોઈએ